ચાર ચાર ડાક્ટરો થતા હોય અને બીજા એક ડાક્ટર ખોલવા દે ને ભરનાર ઘરનાર છો બરા ફોન કરાવ જાય જન્મ સ્થાન કેવું હતું જો આને તો જન્મસ્થાન જોઈ ગયું ઉદ્ધાર કેવી રીતે થવાનો જો પૈસા બહુ પૈસા વાળો થયો પણ બીજા ને માટે પૈસા વાપરે નઈ બીજા દયા ના રાખે તો એનો ઉદ્ધાર કેવી રીતે થવાનો ઉદ્ધાર થવાનો કારણ ખોટા રસ્તે તમે તારી પૈસો ભેગો કર્યો તો એનો અધોગી જવા માટે જ પૈસા ભેગો થયો છે એનો પૈસા ભેગો થયો અધોગી જવા થાય માટે જ થયો આપી શકે નહી હેલ્પે નહી કરી શકે એ લોકો હેલ્પ લઈ લેજો તો અને આપજો નહીં કેટલેક કેટલાક શ્રીમંતો એવા છે કે પોતાના સામાન્ય વર્ગ નો હોય તો પણ પોતે ઘટાય એની પાસે ઘટાવે ધંધી કરવાનું એવો કાયદો નહીં કરેલો ના કરી આઈસી દુકા લઈ લેવા આપડે કામ લાગશે આપડે કામ થાય છે આ બધું ના આવું બધાને માટે કહેવાય કારણ કે તારા પણ ઘણા હોય ખાંડા નો હોય ખાંડા આવતા બે બાજુ થાય વેપાર કરતી વખતે આરતી વખતે વેચવાનું હોય એમ તો મને એનાનું મન થાય કે બિચારાને ખોટી બીજું ખોટું એનું વિચાર વધારે આપે આરતી વખતે વધારે આપે વ્યક્તિ લેવા જાય ત્યારે ઓછવા જતો હોય તો હા એના મને લીધું પાસે વિચાર્યું વેપાર તો સારો ભાગ છે ને બે બાજુ ગાય એને ખાનદાન એક બાજુ ગાય એ વેપારી डा डा डा कैसे शुरू हो गया जी ये बात ही जैसा है ले वगैरह लाग रही है जाए ये भी सी जो प्रश्न है क्या ये वो चीज है हां नीनु भाई कैसे तू भाई केना मारी बात करी है वो चीज है અને વ્યવહાર કોને સારો વ્યવહાર કોને કેજુ કસે લોકો હારે ઓછું આપે ઓછું ને આપણ સર આપડે પણ ઓછું લેવું ને ઓછું આવું ઘર કર્યું બીજા દોડ કરું બધા વધારે બીજો પ્રશ્ન આરંભ પડી ગયો એટલે શું આરંભ પડી ગયો પ્રકૃતિ નિયમ વાળી છે પ્રકૃતિ નિયમ વાળી છે નિયમ વખત કોઈ ચીજ બધી વાળી વખત છે આ ફક્ત જમીન જમી વાંકો છું વાતો પછી વાત છે આ ઈગો એવો છે નઈ વાળો છે મનનો સ્વભાવ અનિયમ વાળો મનનો ખબર એવો નથી આવડો બંદુક્યો ભરાકલી મોટો છે એની બી તમે તમે હરણનો દારૂ કર્યો હોય એ તમને હરણ ની કઈ ખુશ તમને નહીં થઈ જાય તું કેમ થઈ જાય કપડા ચેતા નથી દારૂ પડે ફૂટે એમ મનથી કર્યું તારું તારે બુદ્ધિ પછી પછી દારૂ ફૂટાતા દસ થાય છે હા તમને સમજે આ કેવું આ કેવું આ કેવું એવું હારું રમણ કર્યું મનો સ્વભાવ નિયમ વાળો કેવી રીતે પ્રકૃતિ ની ઓળખી કેવી રીતે આદત અને પ્રકૃતિમાં ભેદ આદતે શરૂઆત છે પછી પ્રકૃતિ હા તમે આદત ના કરો તો કેવી રીતે આદત કરો તો પછી આદતવાળી પ્રકૃતિ થઈ જાય તમે વારે ઘરે મારી જાય આદત પાડતા હોય પછી આદત પડી જાય આદત પાડી અને આદત પડી જાય ઘેર ઘરો હા આદત પાડતા હોય છુટી અને આદત પડી એ ના જન્મ થી લઈને આવે એટલે એવું નથી કે જન્મથી લઈને આવે એટલે પરમાણુ રૂપે હોય છે જે મધ્ય જ્ઞાન ઉત્પન્ન થશે મત જ્ઞાન ઉત્પન્ન જે વધશે આ મત જ્ઞાન ના છે આટલા લોકો જે બુદ્ધિ છે ને એ મત જ્ઞાન અમેરિકામાં મતી જ્ઞાન ઘોષ ના ભાગ્ય હોય બધા થોડું મત જ્ઞાન આપ્યું છે કુકૃત વાંચ્યું આત્મા સંબંધી વાંચ્યું હોત ને તે મતિ જ્ઞાન કહેવાય કુકૃત કે અને આખું જ કહેવાય આ બધું અસુસ્તુ તબિયત શું મત ઉત્પન્ન થાય અને વિગમ જ્ઞાન ઉત્પન્ન થાય ખેડૂતો મત જ્ઞાન ઉત્પન્ન થવું એટલે બહુ અઘરું છે એટલો બધો આરમ નો પરિગ્રહ છૂટે આરંભે કરતા પણ છું કે કરતા પણ સાધા બધું ને સંપૂર્ણ સાધાણ કરનાર પછી રસ્તા થાય અને પડી ગયો હવે હરમ ને પડી ગયો નું હતું આપડે આ જ્ઞાન આપેલો માણસ હતો અગાપ ગયા એને કોકે કહ્યું કે તમે દાદા ને તો ગાવ છો હા કે મને બઉ શાંતિ બહુ આનંદ સમજણ નથી જતો અદગુ આવે પારંપરિક આ તો નહીં થઈ ગયા બધી ચીજે આ વખતે તમને આપવામાં આવે છે આપડે બધા આવે તો આરંભે થવા દે થવા દેવા પ્રકારે સુધાર થવા જ થાય આરંભ પ્રક્રિયા ગયા તો આરુ ને હું અરુણ છું એ જ આરામ થાય અને આ મારું છે એને મારું બે આરામ થઈ ગયો ગયા છે ને હવે સગાઈ જાય સાસરે રાધા એટલે આપણે કેવું કોઈ સાઈ મને સાસરે દાદા પરિણામ પામી જબરજસ્ત પરિણામ પામ્યું છે જબરદસ્ત જે એને એમ કે છે કે દાદાનું તમે આગળ બધા ચાઇ ચાર દિવસ થી તમે આવ્યા પછી દાદા દાદા મને નરકે તૈયાર છું બી વાત આવું મરી ગયો વધી રાત ચત્તા એને કોર્ટ પર જાય છે ને ગધે યસ દાદા પણ ગયા છે એ લેટ છે તો ગધે તો અમે તમારા માટે તમારે કઈક મોડો ગાડી છું આવજો તમે દાદા પણ બેસીને આવજો ગધા હોય ભાઈ એક ભાઈ જોઈ ના બોલ કરે ફર્યા કરતો હોય કઈ ભાઈ ના હોય ના ફરે ખુલાસો થાય છે ના થાય ફરી બોલજો જ્ઞાની પુરુષ પુનૈ ને લઈને આ જીવન માં લોકના વિઝા મળ્યા આપણા મહાત્માઓને એક બે અવતારે લોકના અધિકારી ગણ્યા તો બાકી રહેલા અવતારોના જ્ઞાની પોષનો બેટો થાય અને ઓછા પડે અને બીજી લોષા બે ન પણ હોય ને બધું બધું આગળ આગળ તૈયાર તો ભાઈ ચિંતા કરવાની જરૂર નથી આગળ દૂધની કુંડો તૈયાર હોય ગમ્યા બધી દૂધી ભાઈ ઘણા લોકો પ્રશ્ન કરી છે નવ મહિના રહે તો આડો શું જાય નહીં નવ મહિના આ મને ગમતું નથી આ ભાઈ પૂછે તે આપની ઉંમર અઠાવન વર્ષની હતી ત્યારે આપે આત્માને સહિત સુધીનો થતો અનુભવ્યો તો આત્માનું શરૂ કેવું છે આત્માના ભગવાનનો અંશક છે ને આત્મા એ જ જીવ છે માણસના પ્રાણી પ્રત્યે કેવો વ્યવહાર હોવો જોઈએ દાખલા તરીકે ઘરમાં ઉંદર જેવું પ્રાણી નિશાન કરે તો તેને મારી નાખવું પ્રાણીની હિંસા આપનો શો અભિપ્રાય મારી ઉંમર અઠાર વર્ષની વાત કરવાનું જુદો નહીં આપણાનું સ્વરૂપ એવું છે આ જીતની અંદર પસાર થઈ હોય તો થઈ શકે ડુંગર હોય તો ડુંગર ની અંદર થી પસાર થઈ શકે એવું સ્વરૂપ છે અને મોટી હાલ હોળી હોય તો હોળી વચ્ચે પસાર થાય બધા બરાબર એવું સૂક્ષણ સ્વરૂપ કર્યું છે એટલે ક્યારેય વિનાશ ના થયો આત્મા ભગવાન નો આત્મા કેવું છે આત્મા ભગવાન નો અંશ જ ના ભગવાન નો નથી આત્મા અંશ એટલે કેટલા ટુકડા થાય એના ટુકડા કરીને આ અંશ બધા રૂપિયા બરાબર છે એક જ ભગવાન અને એના બધા અંશ એટલે હું હાથે કઈ ઘોડું છે ભગવાન ને શું માન્યો તમે ખોળું છે કારણ કે શું છે આવું જ પણ ત્યારે હું કે લોકોએ કહ્યું છે હાલ દાદા છે ક્યાંક ના તદ્દન વાળા નથી પણ ઉપર આવરણ છે એની પર આત્મા ઉપર જે આવરણ છે એને જેથી અવ્યક્ત અવ્યક્ત થાય છે વ્યક્ત થઈ શકતો નથી એટલે આવડે ને ભાઈ જેટલા કોણ પડે તેટલું અદવાળું બારી ગયો લાઈટ હોય એને ઘરો ઉપર મૂકી દઈએ અંધારો બાર થઈ જાય એમાંથી એક કોણ ઉપાડીએ તો એ અંશ અઉ અદવાળું ને બે બે કોણ પડે બે ઔશ એટલે એક અંશ પડે થાય એક થાય બે માં લાઈટ વધતી જાય એ નથી ટુકડો નથી જીવ અને બે આત્મા બે જુદી વસ્તુ છે શું કેવાય જીવાત્મા ભૌતિક સુખો ની ઈચ્છાઓ થાય અને એ જ આત્મા જયારે સનાતન સુખમાં રાખે છે માણસ નો પ્રાણી પ્રત્યે કેવો વ્યવહાર હોવો જોઈએ કોઈ જીવને જેને આપણે આ ખેડાઈ અને ત્રાસ પામે આપણાથી કોઈ પણ જીવ દરેક જીવ ત્રાસ જ પામે છે આપણે તો એને આપણે મારવો ના જોઈએ એને એને હરકત એવી ત્રાસ ના થાય એવા જીવો તમે ખાઓ પીવો દળો ગળો કાપો પાણીમાં બંધો એ મત બંધીએ એ જીવ તો ખરા ને જીભ છે તેથી એને લાગણીઓ ખૂટે છે ને અને પોંગડા કરી દે તો હા માટે ઘી જે આમ હોય નીચે ભંગોળ મારે રાખો નહીં કાઢે છે પણ એને ભાન નથી માટે તમે ખાઓ પીવો એને ત્યાં ત્રાસ પામતા નથી તમે દેખો માટે ખાવ કેટલી બધી ચીજો બનાવાય છે વેઝીટેબલ ના બને આ તો અનસાન લો ના ખવાય આગળ લો આ પૂછે બનાસ છો છો ને બનાસ તેને એક માણસે કહ્યું બકરા કેમ ખાતા નથી આપતું મારું જે પેટ છે એ કબ્રસ્તાન નથી કબ્રસ્તાન બહાર હોય છે તે જ આપણે હે પછી ફરી એક દબાણ આવ્યું કે તમે મંસાર કરો જોઈએ તમારી આ બધા પચીન ના દેશો નું અપમાન કરે છે પોતાના માટે બોલે છે અપવાન આખા છે કે જો સમજાય તો આઈ વોન્ટ ટુ બી સે બધા આમ સિવાય છે હિન્દુસ્થાન રોક પડી ગયા આમ સીરા સમજ તો તો તો તો પછી એવું કરીને પણ માફી નાખે એ ના તો કરી મારા ઘર માં કીડી આવે તો મારી છોકરી ને શું આપડે ખરાબ થયેલી હોય ને પાડોશી આવી ભાઈ એટલે સામાન વસ્તી એમ ચાલુ હોય એટલે હું પેલીસ થી જ્યાં તેક હું સો એટલી હોય ત્યાં ભરતી બહાર ગયું બધા હોટલા ઉપર બઉ હોટલ મળી બધા શું કામ એટલે અહીં કરતો હોય તો અહી ના થાય તો અહીં મૂકી દેતો એમ જાય મારતા નથી વિવેકાનંદ અને રામકૃષ્ણ માસ ખાતા એ કેમ કે છે અને એમના માં તો હોય એ તો એમ બંગાળી લોકો ને બંગાળી લોકોને તો બંગાળી લોકો ને તો એમને મૂર્તિ એ હોય જાં. છત્રી <laughs> <laughs> બીજી બાજુ આપડે ચેતન ચેતન ને ચેતન ખાવ પડશે સ્વામી ચંદ્ર માં જેટલો ત્રાસ તમને થાય એટલો જ થાય એનો ત્રાસ થાય છે બધી લાગે વનસ્પતિ ને દુ થાય ને ભગવાને શું જાઉં જીવ જ ખાવાના છે આ જગત માં ખાવા ભી જીવડા દીધી તો ઘી કયા ખાવા શાકભાજી હોય ત્રાસ ઓછા પેલી આ કોબીજ આવે ચાવડું વાવડું એ હોય કોબીજ અને કાપો કેપીએ તો ફર ફર કાપીએ આપણે છોકરા ખાતા શું મરઘી ના છોકરા ખાઈ જાય તો આપડે છોકરા ખાવાનું હોય છે આવું મેં કેવું છે નહી માને તો નર ગતિ તૈયાર છે ગૌડાલ કઈ આધાર કિલો ખાઈ ગયા જવાબ આપવા પડશે ખાધી હોય ના ખાવી ફરી ના ખાવી હોય ખાધી હોય ફરી આવે ના ખાવી આવી ઘણું કરાવે છે ઉપાય છે ફરી આવે ના ખાવી મિસ્ટેક કરતો અંદર જેવું પ્રાણી ઉત્સન કરે તો ત્યારે મારી નાખું પ્રાણી હિંસા માટે આપણે પ્રાણી હિંસા કરી શકાય જે આપણા ધ્યાન ત્રાસ પામે છે એની ના ત્રાસ નથી પામતા એ આવડું મોટું છે તે તડવું છે કાપીને ખાય લાલ ને તો આવડી અમથી નાનું અમથી ઝીડું ના ભરાય કારણ કે એ ભગવાનની વાડી છે અને ત્રાસ પામતી એને પણ આગળ ક્વામાં ચાલે છે પછી કારણ કે અમે છે એ જીવો એને દાખો કાપો કાઢો ઘડો કાકો ખાઓ પીઓ તો એ શું કરે છે કે તમને મનુષ્ય પોષણ આપે છે કે પોષણનું તમે સદવ શું કરો છો કાર અધ્યાત્મને માર્ગે જ આવશે એ માર્ગે તમને માર્ગનું જે એબળે છે માર્ગનું જે મળે ઇનામ એ તમે ફોર ક્યાં ઈનામ મળ્યું હોય તો એમાંથી દસ ટકા એને ખાતે જાય કરી ઉદ્યોગ હા એટલે એન્દ્રી માંથી આગળ વધવાનું આવે ને પણ આ બીજા જીવન મારીઓ તો એ ઉદ્યોગતિ નું પામ કામ તો ગાંધીજી એ ખાલી રાહ થોડો બહુ દુઃખી પામતો હતો દેખાયું નથી હાર લાગે સારું સારું દુઃખ મળી જાય વાત થઈ સાંભળી અને ગોરી વાત છે અને વાત મરી ગયો હિન્દુસ્તાન ના તો હિન્દુસ્તાન ના હિંસા કેટલા બધા ઝઘડા પોતે ના પાડતો પણ શું કર્યું હિન્દુસ્તાન ના પિતા છે ને આ શું કર્યું આ તો પાછા દોડ ની ગઈ છે ત્યારે ગાંધીજી કે શું ખોટું કરીને ના મળ એને આ જે કામ ભોગવતો હતો એ કર્મ એને બાકી લેવું અને એના જવાબદાર તમે છે આ કારણ ભોગવવા જુદું હોય તો ચૂકવાળો થાય પસારો ઘરે પસાર ઉલ ને માર્યા છે બગાડ કરે છે મમી ભોગવને બગાડ લઈ ગયા આ દુનિયા બગાડ જ કરે પોતાનું ખાવા બાર વિચાર મરાય નહિ પણ આપડા લોકો બચાવવા પડે ઉંદર ને ઉંદર ની પાસે બરાબર તો બલા ઉંબરે બિલાડી નિર્દયતા અને ગાય માં ગાય બિલાડી પર નિર્દયતા કરે ના કરે બિલાડી પર આ કોનો પ્રશ્ન છે સીતાજી એ હરણ માગ્યું રામ તે લેરા ગયા રામ છત્રી હતા મંસાર કરતા હતા તો એ ભગવાન છે મંસાર કરતા હતા પુરાવું થઈ ગઈ ને મારી પાસે કોઈ પુરાવો નથી હોય ને અને મોં છે ખાળો તે બહુમાં મોકિને ના દેસી તો આની દેવા નુકસાન થાય થાય બોજીસ કરી એટને અને ડેરેક રાધા મોસ્તા તો હોટેલમાં જવું પડ્યું તો ત્રણિ ગ્રામ હા અને પહેલો દિન જતોવાના બસ વિકમજી રદમના આજ ના ની ની આઈ છે ઈને બનના કઈ ઈન્દ્રગદ ક્યાં છે હા હા કઈ ગુજરાત અહીંયા હાય કરાઈ જાય છે દારૂ ના વ્યસની થઈ ગયા હોય એ લોકો નથી સોળ મહિના થી નહી મારે મારી દીકરી માટે પૂછવું છે મારી દીકરી માટે સારો હોવો જોઈએ અને મારું જીવન એવું આદર્શ બની જાય કે મારું જીવન જોઈ ને બધા લોકો બધા ભેગ એકઠા થઈ જાય બધામાં કોઈ જાતનો ભેદ ના રહે એવી એની ભાવના એવી એની એવું પ્રેરક એવું જીવન એનું